લાભકારી કહેવાનું પણ આનો સ્ૂલ છે વિભો વિભો ઊંચો હોય ને ઊંચા પ્રકાર નું બઉ ને નથી પાડતો આગળ આગળ વિધવા બહુ લાગે છે घटी गुजरात कवर थी गये प्रगति है એ બધું ઘટવું બધું બધું એવું હોય ને તારી જાતે સરખી તું ને તે પ્રમાણે વિશાળ મારે નક્કી કરી છે ભક્કી કરી અમને એમ લાગે છે કે તમે લોકો બીજા વાળા પાસે બીજી વાર ગયો હતો ને ત્યારે એવું જ मैंने कहु स्पोसम से प्रमा मोक्यू मैंने खबर नहीं तो मैं मैं तब आप कस्टमर रिक्वेस्ट प्रमाण कर दादाजी दादा भगवान લાગે એ ભરતભાઈ કેવું દાદા યાદ આવવા જોઈએ ના હોય ભાઈ ગમે આપણને શું ના હોય તો આપડે એટલે વિચારો દમણ થઈ જાય બસ જો કરવાથી નુકસાન થાય ના થાય તો એ આખા થાય કરતા કરતા રાખે પછી સારું તો પછી દુઃખ જેવું છે નહી દુઃખ તો હોતું છે જગત માં દુઃખ હોતું જગત છે दुख थे। दुख थे। दुख कोई गुनेगार से बने थे મે ના કઈ ભોજો ના એવું કોઈ છોકરા ને છે કોઈ છે અગ્રેની કે અગ્રેની વિરો કરો પણ તે તો તમે વિરો બધા છોકરાઓ કરો પણ તમે તો તીર્ગરજલી આ ગમતી જ દૂર દૂર આમ શેર પડે શેર પડે આડે દેખાય હમણાં રોકતો ઘણા આવતા થાય જાય જ નઈ એક વાત ચોરતો હોય ગણપતિ શીખાય બધા તો હવે એમ લાગે ઊંકશે ગુને ગયો એવું લાગે આખી દુનિયા છે ઊંકશા ગુને ગાય બધ <laughs> <sharp> <sharp> <sharp> <sharp> <sharp> <sharp> દાદા મારો એક મોટો પ્રશ્ન છે કે ત્રણ ચાર મોટા માણસ હોય તો મને એક માણસ કઈ કે આ બીજો માણસ કે એનું ઓપોઝિટ જ કરવાનું કે તો હું માણસ શું કરું તે હું બહુ કન્ફ્યુઝ થઈ જાઉં આપણે તે લાય આપડે એક ભાગી લાગી ભાગ્યા હતા છોકરો ફાતા ફાતા ફાતા એનું મનઠેકા પીગડા કેવડિયા મોટા શિંગડા એ તો શીંગડા માગી <midisish news> <gul> <üsugunu> <feelings> <newer, Korean> સમજ્યો કેટલી વાર કોને સિંગ ભરતભાઈ ને સિંગરા એ છે આડી ગઈ મારે <laughs> ની પેલો હમણા ભરવા આવે ને તેનાથી ખુબ બાજે પછી કોઈ ગયા ખોર કશું ભાઈ ના શીંગડા પેલો સિંગડો ના ભરે આવડાવ ટુકડા થઈ ગયા બધી વાત નઈ નઈ હાથ ના ટપલા મારે તો હની માણસ કહેવાય સિંગડા મારે ચાલુ હાથ ના ચપલા મારે છૂટી ખાણે તો હની માણસ કહેવાય એ ગળે ઢીંગડા મારે બંદૂક મારે ત્યાં ચાલી જાય ચાલ ઉપર ચાલો થા યો નેમ થલે તો કોણ છું તો કોણ છું એ મસ્તીએ લાઈ જ કોઈ આરી સમજવું પડશે ને એકદ ન એક હપ્તા કપૂર રવા દે છે નહીં તે પણ તેતાલી વર્ષે लौकिक तो बहुत पड़े अलौकिक जाते अलौकिक जाने वगैरह शांति के शांति लौकिक जाने तो हादती सुख जो कल्पित है आ सुख कल्पित है सुख दूर के लौकिक लौकिकूर कई કૃપા ઉતરે કારણ કે છવીસ વર્ષ થી આ શરીર ની અંદર રહેતો નથી છવ્વીસ વર્ષથી માલિક નથી એનો તો એ કૃપા ઉતરે નથી ઉતરે કેવી રીતે પરમ દિવસ પછી ચિંતા થાય તો મારી પાસે બે લાખ નો દાવો મળવો તમારે બે લાખ નો દાવો મળવો શું કરો તમને ચિંતા થાય તો બે લાખ નો ડોલર દાવો મળવાનો લોકો ની ચિંતા વિચાર માણસો છે આ ચિંતા માણસો ને કારણ શું બુદ્ધિ ડેવલપ નથી બુદ્ધિ ડેવલપ જ નથી આ જે બુદ્ધિ ડેવલપ છે ને આ તો ઊંધી બુદ્ધિ વિપરીત બુદ્ધિ છે નાશ નતરે એવી બુદ્ધિપ થાય બધો ફોડ પાડી નાખે બુદ્ધિને ત્યાં ત્યાં સુધી જઈ શકે છે વર્લ્ડ માં કાયમ માટે શાંતિ ભોગવી શકે એટલે નથી થઈ બુદ્ધિ ડેવલપ થવું બુદ્ધિ જ ક્યાં મેં તો જો બુદ્ધિશાળી અથવા જોયું નથી કોઈ જોકે મારામાં બુદ્ધિ નો છોટાઈ નથી બુદ્ધિશાહી જોયે નથી મારા બુદ્ધિ નથી બધે અહીંયા બધું બુદ્ધિ કોઈ જગાએ જોઈ નઈ ને શું આ સાયન્ટિસ્ટ મને જગ્યાએ થાય બુદ્ધિ બુદ્ધિ એ તો વિકરીત બુદ્ધિ તો આ જે ઉભું કર્યું બધું એમને વિજ્ઞાન સત્કાર કરી એથી ભય આખા દુનિયામાં વ્યાપી ગયો છે કેટલાય વર્ષો થી ભય માં જ રહેશે દુનિયા જ કેમ કેવાય પ્રાણીઓ બુદ્ધિ બનાવે બુદ્ધિ હંમેશા નિર્ભય બનાવે પ્રાણીઓને ચિંતા નથી સાચી વાત પ્રાણીઓને ચિંતા નથી જાનવરો ને ચિંતા નથી સાચી વાત હોય ને ચિંતા ક્યાંથી હોય હવે ચિંતા અક્કલ હોય અક્કલ જે નકલ કરી ને શીખેલા અક્કલ તે અક્કલ ચિંતા નકલ કરી અક્કલ કરેલી ચાલો પોતાની શું ચિંતા હું તો ગેરંટી આપું છું તને ક્રોધ માન માયા લો કશું થાય તે મારા માંથી જખમદારી શું દુઃખદ કેમ થવું જોઈએ કારણ કે તમારે ઉપરી જ કોઈ નથી વર્લ્ડમાં તમને ઉપરી લાગે છે તે જ તમને તમારી ઇન્ફિરિયોરિટી છે શું છે ભગવાન ઉપરી લાગે છે તે તમારી ઇન્ફિરિયોરિટી છે શું કહે સિપિરિયોરિટી હોવી જોઈએ કે મારે ન જ હોવો મને તેર વર્ષ તેર વર્ષની ઉંમરે મને એમ હતું મારો ઉપરી ના હોવું જોઈએ ભગવાન ત્યાં બોસ નીચે રહીએ માં શું સ્વાદ આવે એમાં સુખ આપતો હોય છે કોઈ માથે બસ આવે છે ડોલર પગાર મળે તો સુખ સુખ ઇન્ડિપેન્ડન્ટ પણ છું હું ઇન્ડિપેન્ડન્ટ થયેલો છું ભગવાન પણ ઇન્ડિપેન્ડન્ટ થયેલો શું કહેવાય તો આગોજ એમ નથી કારણ કે જગત કોને બનાવ્યું તમને શું લાગે એ બધી વિચાર નહી કરે લોકો કેમ પહેરવું અને સારી સારી રસોઈ કેમ બનાવે કેમ કરી કપડા સારું પીવાય બસ એટલું જ વિચાર કર્યું આગળ વિચાર ગયા જ નથી આ લોકો मकान सारू क्या बनता है जो हारी माले वर्तुले आगे ना बदल बुद्धि बुद्धि बहु काम करके जो मार बुद्धि हिस्सा खरी का बुद्धि घूमू काम करके હું લોકોને કઉ છું બુદ્ધિ રશ્મિકાંત રશ્મિકાંત રશ્મિકાંત ના લાયક માં આવશો એમ કે તો એની અસર થાય ખરી ના જોઈએ નથી આ તું ને દરેક પોતાની ખબર તો હોય ને કે વાઈ પોતાનું શું કહી રહી છે સાચી અસર થાય છે તમે જાણો છો મને અત્યારે ગાઢ વડે નહી અંબાજી મુરજીભી તો મને અસર ના થાય ધોલ મારે અસર ના થાય એમ જાણસ અંબાજી મુરજીભી મારું સ્વરૂપ જ નથી હું પોતે જ નું મારી ભાન થી જ મેં માની લીધું તું હું આને જુદો રહું છું હું જુદો રહું છું અને તમે તો તે જ માની લેશ બેઠા છે માય માય ની પોતે શું કે છે કે હું જુદું અને નામ જુદું તો તમે કોણ શું કહો માણસ પોતાની જાતું નથી શું કે तो आपने जरा गुस्सा चलो जो बरियो के आ लाइफ आई लाइफ उगा लगोजे હું ગરીબ ના લાગુ છે એક ક્ષણે પણ ઊંઘયો નથી છવ્વીસ વર્ષ થી એક ક્ષણે પણ ઊંઘયો નથી સાયન્ટિસ્ટ મને મળ્યા કે ગોડ ઇઝ ક્રિએટેડ તમે ના કેમ કહો છો ના નથી કેતા નાતો જે છે એવું છે જ નહીં આ તો તમારે ભ્રાંતિક બધું દેખાય છે ઉપર બનાવનાર બનાવનાર હોય તો તમારે ઉપરી પણ રહેવાનું જ કા માટે ત્યાં આગળ મુક્તિ જ ના હોઈ શકે તો કહ્યું અને બનાવનાર કુંભાર નથી ગોડ ઇઝ ક્રિએટેડ એટલે કુંભાર નથી ભગવાન તો ભગવાન જ છે એટલે સાયન્ટિસ્ટ ને કહ્યું નઈ તારા પર મને કાં રહ્યા છે આકા બધે ફરીયા હું શું કહું ઉપર રહ્યા છે કઈ કોલમાં રહે છે ત્યાં કઈ એ તો પણ ખબર નથી આવી શું તા મને કઈ એડ્રેસ આપશે ગોડ નું એટલે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ ભગવાન નથી વ્યાયામ પર છે શંકા પર છે લાકડા છે ભાન જ નથી બે પણ બોલી રહ્યા બધા શું થાય સાથે ભાન તો હોવું જોઈ ને આ વર્લ્ડ કે જેવી તેવી વસ્તુ છે વર્લ્ડ બધા માણસો મંદિર માં એવું છે ને નાની ઉંમરના બાલ મંદિર બજાય પણ મોટી ઉંમર નો હજુ બાળ મંદિર જ નહિ જોયું ત્યારે બાળ મંદિર માં જવું જ વર્ગ જવું પડે તલાવમાં રમવા જતો રહેશે તો આ ડૂબી મરશે એના કરતા અહી ફરવા દે ને ભટકવા દે ને અહી ભટેક કર્યા કરે આવડે રસ્તે ને તેના ગુવાણી બળદર્યો આખા જગત માં શિષ્ય થઈને બેઠો છે આખા જગત ગુરુ કરીશ મેં સરસ ભાઈ ને હું કઈ ગુરુ થવા માટે નવરો હું તો લઘુત્તમ પુરુષ છું શું છું એટલા દ્રષ્ટિએ દેખાવા માં લઘુત્તમ છું અને રિયાલિટી થી હું ગુરુત્તમ છું મારાથી કોઈ ઉપરી નથી વર્લ્ડમાં ભગવાન આ દ્રષ્ટિએ હું લઘુત્તમ સૌથી નાના જીવ છું લઘુત્તમ ગુરુત્તમ હું ગુરુ ના મને ગુરુ એટલે બારે એટલે ડૂબે શું થાય ગુરુ નો અર્થ જ બારે ભાઈ એટલે અવશ્ય ડૂબે એની પર બે ના ગુરુ શું થઈ ગયો ગુરુ એટલે ભારે સમજ પડે તેનું આ બધું બધું બગડી ગયું આપે હા રાત બધે જણા જોયા હતા ચિંતા ચિંતા एट आज्ञान से अक्रम विज्ञान तब पी कत्यार उजाको काम करो ये काम कर सको बता बिजनेस करता है तो बिजनेस आवड़त नहीं आ तो पूरा जोरे कहीं रोटला कर रही खाए तो हाँ रत्नागिरी अँ मलती मरी होने रस काढ़ो होदार टेबल पर पथाड़ा मारे લાઈક કેમ કેવાય આવીને મને સુધર્યા કેમ કેવાય કપડા પહેરા થી સુધર્યા કેવાય સ્વતંત્ર થાય માણસ વર્લ્ડ માં કોઈ પણ નિર્ભયતા થાય એટમ બમ પડે પણ પેટમાં પાયી ના લે એવું લાઈફ હોય છે કયા દેશના માણસો તમે આ કઈ અને તમે કયો આ રેગન મારી જો બે વર્ષ બે જાકો કશું આ તારી તમે જેટલું જાણી સમજી ગયા મારી વાત થી એમાં એક અક્ષર એના સમજે અનડેવલપ કહે તો એ ચાલે શું કધ્યાત્મ સ્પોર્ટિત ના ભાઈ ને તમે તરત સમજી જાઓ શું એ ના હમશે વાત ગરબર ત્યાર પછી બોલતા ભાઈ એવું કઈ કે આમ ખુલાસો થશે તો બરોબર છે હા આત્મા અમર છે અને બોલ ના ઠેકો નથી શું કહ્યું આત્મા અમર છે જે બોલે છે એનું ઠેકો નથી हाथ नहीं, नहीं, नहीं करते कारण जो आत्मा मत करते तो आ आ, करते करते ने ना आवे कौन बोले थे, ने कई दू खरी ला, आदे, श्रोता तेज सर भ અને હું નાતા દસા છું સાયન્ટિસ્ટ કે અમે ખબર કે રીતે તમને સમજાય છે હું બોલું છું જે ગોઈજમશે ત્યાં સુધી તમે સીધ સમજાય क्यूं बोले पहले जरे बो जो कोईप कोईपन जीवड़ू के कोईप बोली शक नहीं क्यू આવી રીતે બોલી છે કે નહી શકે નહી આવી રીતે આ લખી લોટમાં ફેંકાય છે બે જવાબદારી કે જવાબદારી વાળી વાત બે જવાબદારી બે જવાબદારી બે જવાબ કોર્ટ માં કોર્ટમાં કેસ લડે છે બે જવાશે કે જવાબદારી થાય ના ભાઈ जवाबदारी हूं तमाम कही दू आप बोल तुम बोलो जवाब पूछे जवाबदारी पुर्क बोलव पड़े जवाबदारी ना बोला अरे एक लाख क्या जवाबदारी पूर्वक बोलवा તેનો અડધો પોણો કલાક તો આપણે વિચાર્યા પછી વાક્ય બોલે બોલ હમદવા જેવું છે આ વાક્ય તમને કેમ લાગે આ કઈ વાત કામ નઈ થાય છે પણ ખરી કામ ની વાત છે પૂછીને આ માથે લાવવાની જરૂર છે આખી શક્તિ બધી બેસી જાય છે ધૂળ ધણી થઈ જાય છે એટલે તમે આવે કાલે પંદર આવું વાંટી હું તમને હા પછી આ શક્તિ એકદમ જબરદસ્ત શક્તિ ઉત્પન્ન થશે તમારો જો ઉપરી કોઈ હોય મનુષ્ય તમામ જી મનુષ્યોને કોઈ ઉપરી હોય તો એના બ્લન્ડર અને મિસ્ટેક આજ ઉપરી છે બીજી કોઈ છે જો મિસ્ટેક અને બ્લન્ડર ના હોય કોઈ ઉપરી છે રશ્મિકાંત રશ્મિકાંત હું રશ્મિકાંત છું એટ્રોંગ બિલીફેટ ઇઝ ધ્લેન્ડર શું કહ્યું તમે જે છો એ જાણતા નથી જો જાણતા હોત તો રાઈટ બિલીફ હોત તમે જે જાણ છો એ જાણતા નથી એટલે તમે આ રોંગ બિલીફ કે તમે તો રશ્મિકાંતુ આરમિકાંતિફ છે કેટલી રોંગ બિલીફ બેસી રોંગ બિલીફ એટલે મીઠા દર્શન અને રાઇટ બિલીફ સમ્યક દર્શન તે આ રોંગ બિલીફ જયારે ફ્રેકચર થાય ત્યારે સમ્યક દર્શન ઉત્તમ થાય અને તમારે પછી ઉભા થાય ને થતા રોજે રોજ થાય છે જગત જ પદલ છે આખું વાણ ઉકલ્યો છે આખો એ બે આ નો સોલ્વ કર્યા એક રશ્િકાંત બાય રિયલ વ્યુ પોઈન્ટમાં તમને તમારો એમને સાકર બોલે થાય હા એટલે ચાર વેદના ઉપરી જ્ઞાની પુરુષ ચાર વેદના ઉપરી કેવાય કે એમ શું કારણ કે વેદ પોતે જ બોલે છે ચાર વેદ એ ભણી રે એટલે બોલે શકાય નહીં અને આ શબ્દ તો શાસ્ત્ર શબ્દરૂપ છે કે આત્મા સુક્ષ્મ છે શાસ્ત્ર માં સુધ હોય એટલે ગોટું જ્ઞાની છે કે જે વેદના ઉપરી કહેવાય બધા બુદ્ધિશાળી જબરજસ્ત બુદ્ધિશાવી છે એક એક ની હરીફ માં પડે એવા શું હરીફ હારી ને પછી વાત કરજો કરતા નાપાત નહી કરવા તમને પૂછતાલી આવડતી એવું કહેવાય માથ ના પાસ ના પાસ કરે હું તો તમને તમારે કઈ સમજવું હોય તો સમજવા માટે હું વાતચીત કરી આપણે ઉપરી કોઈ થતા હોય ચાલવા દેવું કારણ એટલે થતો હોય તો આપડે નાય કેવાય હું નહીં થતો મારી સમજણ ઉપરી શું કરવાનું ઘરમાં ઉપરી થયા કેટલી ઉપાધિ હોય તમે ઘરના મેન કેવા ઉપાધિ એવી સચિદા છે બધું એટલે આ જગત એની પધલ થયેલું છે વિજ્ઞાન થી વિજ્ઞાન થી બધું થયેલું શું આ ટુ ના ઉપર ભેગા થઈ જાય તો વરસાદ વરસાદ કોઈને આવવું પડે વાતાવરણ વાતાવરણ ભેગું થયું કે તૂટી પડે ત્યાં આગળ વાતાવરણ ના થાય ના તૂટી પડે બસ આ બધું ઉભું થયેલું છે એ રીતે કોઈ કરતા જ નથી આ જગત કોઈ ચીજ કોઈ કરતા જ નથી છતાં કરતા વગર નથી શું કહું તો નિમિત થી કરતા કેવું ખરેખર કરતા નહીં ખર કરતા ચડી દે હું કે એમના કહી શકો કે મેં કર્યું વાત ગમે તમને થોડી કઈ ગમે આ લાભ ઉઠાવી લેજો ચાર તરફ ત્રીસ ચાલીસ જણા છે તે ત્રીસ ચાલીસ મા હજાર માણસો છે કે જે આત્મા આગલા ચોવીસે કલાકાર વેપાર સુધી આવ્યા હોય અહિયાં ઘર તો હું કઉડ ઉપર બધા સુઈ જાવ તો આખો દરો રસ્તો જ ના બને શું પણ એવું અમે દખાવ કરીએ નહીં અમારે શું લેસ લેવો છે અમારે કઈ ચમત્કાર કરવા નથી અમે ચમત્કાર ને માનતા નથી શું કહે ઘણા દાદા એ તો બધા બહુ ચમત્કાર કર્યા અમે ચમત્કાર નથી એ મારું છપે એસ્લાન કરવું છે શું છે એસલામ કર્યું આથડે થઈ જાય મેં શું કર્યું जन्म बाबत कहो પુનર્જન્મ છે કે આ પુનર્જન્મ છે એની ખાતરી હિન્દુસ્તાન માં કોઈ એ મને કરી આપી નહી आप बिचारा करा करा शु के एक छोराजल जीवे ने खावा को खावा पीप कोई जबरदस्त पैसा ढोर ढोर करे तो खूटता नहीं आ बजीज बता बताया तो ये क्या थी ना आ तो भगवान मर्जी आ प्रमाण भगवान એટલે ધોઈ નાખે છે વાત એક્સેપ્ટ જ નહીં કરતા બધું ભગવાન જ કરી રહ્યા છે તમે માનો છો માનો છો નહી હું તો પ્રૂફ કરી આપવા તૈયાર છું વર્લ્ડ માં કોઈ પણ માણસ હોય તો હું ફૂલ પ્રૂફ કરવા તૈયાર છું તો પ્રૂફ તો સાયન્ટિફિક જોયા મારે તમારા હિન્દુસ્તાન લોકો આપણે એ ના ચાલે તો સાયન્ટિફિક પ્રૂફ કર્યાલું એને સાયન્ટિફિક પ્રૂફ કરી દે સમજે ને એટલે પાંચ ચાર પાંચ વાર રહેવા તૈયાર થયો હતો જોડે સાયન્ટિસ્ટ કે પુન શું છે તક પણ એમ થાય કેટલા ખતરે વાર રેવું પડશે મેં ખ્યાલ પ્લેન માં જ તર દેખાડી દઈ કારણ બેઝિકલી બધું બતાડી દે પછી ડિટેલ માં લઈ જઈજ તને ડિટેલ તમને આવડે બધાને ભણેલો આવે એ બુદ્ધિશાલી બધા વિચારશીર હોય છે ભણતર લઈને દુરા કર્યા નથી હોતા એ બધું ખોટું ખોટું ઊંધું ઊંધું થતું નથી હોતું શું પુનર્જન છે ઇન્ડિયન પછી આ બધા વચ્ચે વ્હાઈટ વાઇટ બધા કરતા તો પારસી ઊંચા મુસ્લિમ ઓછા મુસ્લિમો કરતા પારસી ઊંચા બધેલપમેન્ટ લાઈટ કરતા ચીના ઊંચા શું અધ્યાત્મ લાઈટ તો આખો દાડો પાંચ ઇન્દ્રી ના જ હોય બીજું કશું એમને કશું ખ્યાલ જ એક ડુંગર હોય અને આમાં એક ઉપર એક આમ લાગુ એ થયું હોય તેઓ આમ જતું હોય એના જોવામાં આવ્યું તો પચી પચી ફોટાડે એટલે બધા ઇન્દ્રિયોમાં જ મસ્ત આપગન બધા અને આ જે બુદ્ધિ છે વિજ્ઞાન ભય ને વધારનારું હોય શું કહ્યું એટલે મે આ તમારી જે તમે આ વિજ્ઞાન કર્યું છે એ ભયજન છે સંપૂર્ણ કર્યું શું કહ્યું બિલો નોર્મલ પો વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન એથી વધારે ના જોઈએ વધારે પોઈજન જ થઈ બધું શું થયું પોતાની પોતાનું મરણ પોતે જ ખોરી કર્યું શું કહે કેટલું સરસ ઇન્વેન્શન કર્યું બાપા એ શું ડાટ્યું હતું તમે આકાશમાં લડ્યા છો એનું રિઝલ્ટ આપો હવે શું રિઝલ્ટ આપવાનું તમારે શું કરવું તે દુકા બિનજરૂરિયાત તો ફન લોકો ને સુખી કરે એટલા પૈસા વાપર્યા હોત અંદા ડેવલપ પ્રજામાં પૈસા વાપર્યા હોત બિનજરૂરિયાત છે વાંકડો વગાડ કાઢે એમ કોણ પૂછે શ્રીમંત મા કોણ પૂછે આવો શ્રીમંત દેશ એને કોણ પૂછે શું કહ્યું દેવાથી દબાઈ ગયેલા હોય બીજા દેશો